માનસી અને વિશાખા પણ આવ્યા છે ને જામનગર થી વાર્તા સાંભળવા આવ્યા છે વા ભાઈ વા આવો આવો હું છું વાર્તા કેનારો સાંભળો આજે હું તમને એક ભોળા ઊંટની વાર્તા કહેવાનો છું આ ઊંટ તો ફરતું ફરતું ફરતું એક દિવસ વન માં આવી ચડ્યું અને વન રાજા સિંહ હતો એણે તો ઊટને જોઈ ને કહ્યું તું આજથી અમારો મેટ ને એણે તો તે દિવસ આ ઊંટ વનમાં રહેવા લાગ્યું અને ખાઈ પીને જાડું પાડું થઈ ગયું હો ભાઈ એ તો સિંહની સાથે રહેવા લાગ્યું સિંહના ત્રણ બીજા સાથીદારો હતા કાગડો શિયાળ અને વરુ કાગડો ઉડીને શિકાર શોધી કાઢે શિયાળ અને વરુ શિકાર સપડાવી અને સિંહ એનો શિકાર કરે સિંહ શિકાર ખાઈ રે પછી વધો ઘટો જે શિકાર બાકી બચે ને એ ત્રણે જણા ખાઈ જતા એનાથી શિકાર પણ નહોતો થતો આને લીધે કાગડો શિયાળ અને વરુ પણ ભૂખે મરવા લાગ્યા એમને શિકાર કોણ કરીને આપે એક દિવસ લુચ્ચા શિયાળને કેડું પાડું થયું છે શિકાર કરો ને લો બોલો આવું કહ્યું શિયાળે તો સિંહ કે ઊંટનો શિકાર કેમ થાય મેં તો એને આપણા મહેમાન બનાવ્યો છે શિયાળ કે પણ જો ઊ પોતે જ મરવા તૈયાર થાય તો મને શો વાંધો છે બીજા દિવસે આ શિયાળ ઊંટ પાસે જઈને કે વન રાજા સિંહ બીમાર છે એની તમે ખબર કાઢવા માટે તો આવો ઊંટ ભાઈ મહારાજ તમે ભૂખ્યા છો મને મારી નાખો અને તમારું પેટ ભરો મારાથી સિંહ કે તને મારવાથી મારું પેટ ક્યાંથી ભરાશે તું તો નાનકુ એવું પંખી છો મને કે અરે હોય માલિકે તો એના નોકર ની રક્ષા કરવી જોઈએ હું તને કેવી રીતે મારી શકું शी के, शह हूँ वर्षो थी तमारो भाई बन छु महाराज एट मनज खाई जाओ तेरा जीवन आप शे तो अवाज कर अरे मारी भूख मटाड़वा भाई बन ने मार दिवस एवं तो क्य न बना महाराज बदलेज केन राजा छोरा जीवनी तो कई किमत नहीं હા સીહે ઇશારો કર્યો આની તો કઈ કિંમત નથી અને તરત જ ભોળું ઊંટ આ બધા માણસોની વાતોમાં આવી ગયું અને બીજા કે એમ કહ્યું એટલે બધાએ એના ઉપર કરો બીજા કે એમ કેતા મનન ભાઈ તો મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો